આત્મા અ કરતા નુકાન થાય એમ કેમ આત્મા થઈ ને બોલે તો અ કરતા કેવાય શ્રાંતિ માં કરતા આત્મા ને કેવાય એવું છે શું છે તમે જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં બધી કરતા માનો નિશ્ચય માં હોય તો કરતા કહો શું ક્યવહાર માં છો ને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 એમ નથી આક્રમણ થાય તો ભરી કાઢે આક્રમણ ના થાય પણ ઘણી કાઢે ભાઈ ઠંડુ ખરી ગાળે એ આ લોકો આક્રમણ થાય છે ને એ પાછા મને કેક્રમણ થઈ છે હજી જેવી જોયે નહીં થઈ નઈ તો આવશે આપડે એને ઠંડુ કરીએ આ તમે આ બુલ દ્વારા ઉપદેશ આપીને ઠંડા કર્યા તમે શાંત થયું તો ના આવે તમે અકરાવી લાખ છે એને ઠંડુ કરી દઉં એને વધારે અકડે છે તો કામ કાઢી નાખશો થોડું થોડું ઠંડુ કરીએ બગડી જાય છે આજ વાત એ લોકો કરતા હતા દાદા આપે વાત કરે છે આવી જ વાત આજ આપતી વાત વાપી થી એ લોકો ટેક્સી માં ગયા આખી જિંદગી બસ ચેક કર્યું હોય સર આવે એ સરવૈયુ પોણો કલાક વાંચ કરે શું કરે બંધ રોટલી ખાતા ખાતા તો રાડો ખાવાનો આ કળિયુગ નું માધ્યમ છે એવું આ મનુષ્ય મનુષ્ય પણ ફરી મળવું મુશ્કેલ એવું આ કળિુગ નો ઉપાસ શું કહ્યું એ જીવો બુજો બુજો બીજો તમે એમ ગો એમ મા હે જીવો બુધો બુજો મનુષ્ય પણ મળવું મહા દુર્લભ છે એમ જાણો ચારે ગતિ વિશે ભય છે એમ જાણો ભાઈ પદ્ધત નહી ભાઈ ભાઈ ભાઈ ભાઈ આખો દાડો આખો આમ થઈ જશે શું કરે ભાઈ કોનું નામ કેવાય કે જે ભાઈ આપડે લાગતો હોય આપડે વાગે તારે આપણને સાચો ભાઈ વાગે નહિ દોડ ધમ દોડ ઝમ આક્રમણ કરી નાખવા શું કરે આક્રમણ કરે કાલ્પનિક આપડે તબિયત બરાબર ભોગવેજ પડશે ભોગવેજ પડશે ભોગવેદ છુટકો માટે દાદા નું નામ લેવું બસ लक्ष्य चूकी जवा ये वेद नी छोड़े नही असत वेद नी मै सहन थाय नही तो आ ज्ञान ने लीधे सहन करे तो બીજા કર્મો બંધાય રડી રડી ને પછી ભગવાન ના હોય તો એની રક્ષા કરે શું એટલે પોતાની ભૂલ નડે બરાબર ઘણી વખત કેવાય નઈ આપણા એમને એમ કેવાય બઉ સારું છે પટાય પટાઈ કરવા બાળક જેવી વ્યવસ્થા કેવાય બાળક જેવું વેદની અસાતા વેદ ની તમને અસાતા ગમે સાતા ગમે શું કેવું શું ગમે અમે જેના આ લોકો સંસાર માં સુખ દુઃખ બે શબ્દ કે છે સાતાવેદ ને અસાતા વેદ શબ્દ છે શું છે સાતાવેદ ને તાડે લાગે અસાતાવેદ ગરમી લાગવી બાકી સુખ તો દુઃખ તો હોય ને સંસારમાં